સર કયા કયા ગુણો બધી પચ્યા છો કરવા પણ દેખાય છે આડુ આવે બે કારી આવી છે તે દુશ્મા सु आई गये ध्यान कर एकदम हसुव आया कर ખરે ખરું કે મને ગઈ ટિકિટ એકઝ્યો દાદા બધું ઓછી ગયો પેલા કરેલું થયું ને ખુશ ખુશ ટિકિટ કાઢું એકલો ગયા ભગવાન ને તો આગળ ઓછી ગયો એટલું કરું એટલે મને લાગ્યું ભગત કઈ ના લાગે છે ફોલોઅર્સ ક્યાં છે પછી થોડી વાત થઈ ગયું તો રજેશ્વરી મારું કેવું છે સમજે છતાં સારું છે લગતી પડે આપડા બધા સંતો જે છે ને તે લખતી પડતા તો અટકાવે છે જરૂર નહિ તો ગ્રામીરમાં જતા એવા કેવા છે મહાન પુરુષ મળી જાય તો ચઢાઈ ગયો પડે આપડે પણ અટકાવી રાખે છે એટલે ગુણું કહેવામાં આવે આશીર્વાદ મારે કેટલાક માસો સભે જતા નથી શક્તિપત્ર ભલીયા તું વાતી આ તો દાદા ભગવાન મંદિર છે પટેલ છે છપ્પન ડિગ્રી એટલે હું હોવ આમ કરી નમસ્કાર દાદા ભગવાન આશીર્ષ થઈ જાય એટલે મારે ચાર પૂરી થઈ જાય તમારે પૂરી બોલવું જોઈએ ના બોલવું જોઈએ ભગવાન મહા ભગવાન થઈ ગયો હોય તો ના બોલતો ગયું તું સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ ને સ્વામિનારાયણ કરતા એક બોલ્યું નામ કેવડાવરું નામ કેવડાવી હોય માણસ ભગવાન થઈ શકે નહીં આ કાળ સંપૂર્ણ થઈ શકે એવું નથી અને જે થાય છે એની પોતાની જોખમદારી બતાવે છે શું લેવા દે જવાબદારી પણ પોતાની જવાબદારી આ કૃષ્ણમૂર્તિ ક્યારે બોલે હું ભગવાન છીએ બોલ્યા ખરી રીતે એકલા ભગવાન જ છે આપણા એને માટે નહીં છોકરા બેઠા હોય એ બોલાવાનું આપડે એ કેવી રીતે બોલાવાનું જયારે તમે બોલો છો પ્રશ્ન અને જવાબ બંને સાથે હોય ને તારે મજા આવે કરતાપ હોય ત્યાં સુધી અક્કલ દોડ્યા વગર રે નહી કરતા પદ જ્યાં હોય પસાર થઈ રહ્યા છે આપડે તાડમાંથી પસાર થઈ રહ્યા છે કેમ વિલંબ કરે છે ભૌતિક અભિનિવેશ છે ઊંધું થતું કઈ ને પણ તમે સંસાર દશામાં તમને હાથે દીધી અત્યારે છોડી દે જગ્યા છોડે તૈયાર ના છોડી તો રખડી પડીશ વખત છે ગઈકાલે એના સત્સંગમાં આ બધામાં જોવા મળ્યો કઈ થિયો સોસાયટીમાં જે બધા આયા હતા ને આપની સાથે વાતચીત કરતા હતા તેમાં આ વસ્તુ મુખ્ય જોવાની મળી પોતે જે માની લીધેલું પોતે અનુબોધાતું હોય તો સાંભળવા તૈયાર છે એને જો અનુમોધન મળતું હોય તો એ સાંભળવા તૈયાર થાય સાપેક્ષ પ્રવર્તન છે અને દરસલ જેની સાનિધ્યમાં બધું ફરકે છે તેમાં કાર ખરો જે બિગિનિંગ ને એન્ડ વાળું ચક્કર ફરે છે બિગીનીંગ એને જે જુએ છે હા એ સાપેક્ષ જેના કાર્ડ નથી સમ્ય બુદ્ધિ દર્શન છે ત્યાં નથી દર્શન માં દર્શન જે દર્શનકાર છે એને નથી છે હા દ્રશ્યમાં નાશક થઈ જાય એ ન વિનાશી અને પરિવર્તનશીલ નિરંતર હોવા છતાં નિરંતર પરિવર્તનશીલ થાય એક વસ્તુ સનાતન હોવા છતાં પરિવર્તનશીલ હોય તો પરિવર્તનશીલ એનો અમુક ભાગ જ છે વિનાશી તો પરિવર્તનશીલ તો આત્મા પરિવર્તનશીલ અથય તત્વ પરિવર્તનશીલ तत्व परिवर्तनशील परिवर्तनशील परिवर्तनशील स्वाभाविक स्वाभाविक अवस्थाओ हो अवस्था उदगल अवस्था तो गुण पर પર્યાય વિનાશી છે ગુણ અવિનાશી છે ગુણ અને ગુણ અને પર્યાય જેમથી ઉત્પન્ન થાય છે દ્રવ્ય છે અરે વસ્તુ એ જ વસ્તુ વસ્તુ માંથી ગુણ ઉત્પન્ન થાય ને પર્યાય ઉત્પન્ન થાય वस्तु जेने आपने जेने थी उत्पन रहा इने रहा। ना अविनाशी कहते गी गुण का पर मारा कर પર્યાય નો જન્મ ક્યાં છે એ નિયા જન્મ ક્યાં જન્મ ધ્રુવિનાશ થાય વિનાશ થાય ઉત્તમ થાય ધ્રુવ થાય પણ એ દ્રવ્ય સ્વાભાવિક ગુણ નહી ને દ્રવ્ય સ્વાભાવિક ગુણ નહિ પર્યાય દ્રવ્ય સ્વાભાવિક ગુણ કેવાય પરિવર્તનશીલ ના આગળ હા પર્યાય છે પરિવર્તનશીટ એ બધી વસ્તુ છે પરિવર્તનશીલ બધી વિનાશી છે અને જે ભાઈ સિદ્ધુસ્થાન છે ને એ બધા આત્મા રાતા દસતા ખરા પણ જે આપણા દેશ હવે ચાર વાગે થી હોય તારે પેલું પેલું દેખાય પણ આ હાથમાં ફરતા દેખાય પછી પછી છ વાગે વધારે દેખાય સાત વાગ્યા વધારે દેખાય આઠ વાગ્યા દો વધતા જાય પચીસ બાર વાગ્યા સુધી પછી રાત્રે ઓછું થતું ઓછું જે જોયું એ વિનાશ થઈ જાય નવું જોવાનું જોયું વિનાશ થાય દ્રષ્ટિ યા છે કારણ નહી જુદા જુદા છે માટે હવે જોવા પણ આ બે રીતના હોય છે ને દાદા જે આ જોવા પણ તમે કયું એમાં પરિગ્રહ થતો નથી આજે બધું ચાર વાગ્યા થી ઉઠી રાત સુધીમાં જે બધો ફેરફાર થયો સવારે ચાર વાગ્યાથી સાંજ સુધીનું આપે જે વર્ણન કર્યું આ ફેરફારનો જ્યાં પરિગ્રહ થતો નથી એને જોવા પણ કહો છો ને આ બધું જે ફેરફાર થાય છે એની ટેપ રેકોર્ડ ઉતરતી નથી તેને જોવા પણ કોચો ને એની જે પેલો જુએ છે તેમાં ટેપ ઉતરતી નથી ટેપ ઉતરતી નથી હા ટેપ ઉતર ને નિરાશ બીજું ગુજરાત નહીં આપણે બેઠો બેઠો બીજું કઈ નહી જ્ઞે નો ફેરફાર થયા કર્ પરિવર્તનશીલ હોવાથી એ આ જ્ઞાન ને ફર્યા થાય અવસ્થાઓ ઉભો પરિવર્તનશીલ હોવાથી જ્ઞાતાનું જ્ઞાન અવસ્થા જોવાનું શું પોતાની જાતને જોવાની પોતાની જાત સત છે અવિનાશીત છે જ્ઞેયો જોવાના અને જ્ઞેયો પરિવર્તનશીલ છે બધા પરિવર્તન ભૂજગલ પરવાળું ના પર્યાય ભૂતગલ ના પર્યાય છે તે લાલ લીલો બધા રંગ બદલાયા કરેલા પૂરના પર્યાવલા બદલાય ને ગંધ પણ બદલાય ગંધ પણ બદલાય ગંધ પાંચે ગુણો બદલાય બદલાય કરે ગંધ દુર્ગંધ સુશ્વર ને દુશ્વર એ અક્કલ નહી સુશ્વર અને દુશ્વર જે બોલે છે એ અક્કલ નહી આત્મા સ્વાભાવિક રીતે સુગંધે નથી કેતો દુર્ગંધે નથી કેતો અને એક જગા આ તમે જે કહ્યું કે સુગંધ છે આપડે એ મૂલ્યાંકન નથી એને એના રાગ નું પ્રદર્શન નથી જે દુર્ગંધ કે છે જે સુગંધ કે છે એ એ જે તો બાકી ખબર પડે શહેર હાથી કાતી જગાય નથી નિષ્ણાકીને ખબર પડે રાગંધ આત્મા નો ગુણ ભર્યાય છે અરે એના પુતલ નો બે વસ્તુ બે વસ્તુ ઘસાયમ દબાવીયે પણ માણું જે અમે ભર્યા છે અવકાશ માં એકદમ નીકળે નીકળે અવાજ થઈ જાય બી બધું કરે આત્મા જાણવા માટે આ સાપેક્ષ વસ્તુઓ આ સાપેક્ષ વસ્તુઓ જે છે એ તો આપોઆપ જણાય ને જાતા જતા આત્માની મદદ થી આ બધું જુએ છે ને લીધે આ બધું કશું છે હા કોઈ જાણનાર ના હોય તો તમે કહો કે આ બધું એના સ્વભાવમાં છે એવું એક આપડે માની લઈએ અને પેલી આત્મિક દ્રષ્ટિ થાય ત્યારે એમ થાય કે આ વાત બરોબર છે પેલું આત્મા માં જોઈને કેદારો એમ માણસ કે આ તો એના ગુણ છે હા અને પેલો સાંભળેલું કે એ બે માં બહુ ભેગ પડે દાદા સાંભળેલું કે સાંભળેલું પછી સાંભળ્યા પછી એક પછી એને જાણેલું કે અને અનુભવેલું કે બધા પર્યાય દાદા હા પણ તમે ઘણી એવું કહે ને કે હું જોઈ ને કઉ હા હું જોઈ ને કઉ છું એ તમે જોઈ ને કહો છો રે અનુભવેલું કઉ છું જોયેલું હું આચીન કઉો પણ આ તમે જોવો છો એવું દેખાય છે આ શબ્દ બનાવેલું ને વાક્ય બનાવેલું જોયેલું છે હા જોયેલું છે મુંબઈ જોયેલું કે મુંબઈ નું ભાઈ પુસ્તક ના આધારે કરે એમ પિયર અભિનિવેશ ઉડી જાયું નથી બોલું ગયા જોઈ ને કઉ છુ કપુ નથી જવાબદારી મારી છે ગોટાવ્યું હોય આપણે સજીવનતા કેવાય અને સજીવન કેવાય આવીને સજીવન ચેતના કેવાય સઈ વાત જનિય આપડે જો આપડે જાડુ પાછામાં મજા છે સાંભળવાની બહુ ગમે છે ख पिचार कृष्ण बहु वक्त अर्जुन ने कीध के तू बहु मगजमारी अर्जुन पीछे स्थिति जो थी गई कोक वक्त आंभी ने बहुज आनंद पड़े पर पी पी पास अंदर ऐसी कहे कि पे तारे करा रू रात जा पड़े जोड़े, जोड़े, जोड़े कृष्ण ना जाते सेवा प्रणाम प्रश्नो पार्टी जाने ज्ञान ने मर्म ने जा आवा कई अमरी पर तमाम एम लगे आ समझी सके एम से तो कहीं धबकारो करो छो જાણવાની જરૂર નહી આપડે ભાવના ઈચ્છાઓ હોય પૂરી થઇ જાય ને બંધ થઈ જાય જ્ઞાન લીધેલું હોય બંધ થઇ જાય જ્ઞાન લીધેલું હોય તો ઈચ્છાઓ વધતી જાય કલ્પનાઓ વધતી જાય જ્ઞાન લીધેલું હોય તો બાકી થોડું બાકી હોય એટલા જ બધું વ્યક્તિ લાવવું અને પેલો તો કલ્પના ચડ્યો ચડ્યો છે કલ્પના ઘોડે પાર નહીં આવ્યો સુભાઈ પદમાં એક કડી લખી છે પદ માં એક કડી અમને એવી લખી છે વેલ્ડિંગ થયું છે વેલ્ડિંગ કે નઈ લીધેલું નહી જાસે નહીલું નહી જે ઉધાર લીધેલું નથી એ જવાનું નથી એમને એવું લખ્યું છે નહીં નહીં લીધેલું નઈ જશે નઈ જશે લીધેલું હશે તે જશે નહી જશે વાત तब कौ लीज चाल दादा लखाई गये <laughs> तो खरुण लखाई गयुक्य बहुत सूक्ष्मता फोड़ने पड़े उपराड़ू ले जाए कोक वक्त रिनेटिव रिलेटिव हम आ प्रतिष्ठित जसु भाई है तुन निकाल करती वक्त पेलो रिटिव कोई वक्त है जसु भाई उपराड़ू लेंगे તો જમતી કરતા એટલે આપડે આપડે કેવું પડે કેમ કેમ કરો એટલે પૂર્વ નો અભ્યાસ છે ને અનાધિકાર છે એને અનધ્યાસ થવું બહુ આપણું જ્ઞાન એવું છે કે તરત અન અભ્યાસ કરવા ત્યાં બરોબર બેસી જાય છે કે અક્રમ છે બુદ્ધિ ને ગાંટતું નથી ત્યાં બરોબર બેસી જાય છે નથી ધન છે અક્રમ પણ કઈ બુદ્ધિને ગાંટતું નથી એટલે નિવેડો આવે ને દાદા બુદ્ધિ ના પ્રપંચ કહેવાય અધ્યાસ આવા જાતના અધ્યાસ જસુભાઈ જે વર્ણન કર્યું બુદ્ધિના પ્રપંચો કેવાય બુદ્ધિ ના આ અધ્યાસ બધા બુદ્ધિ ના પ્રપંચો કેવાય ને બુદ્ધિ બુદ્ધિ રક્ષણ કરવા માટે આપણે પોતાનું દક્ષિણ બનાવ્યું છે ને સંસારી આવું કેમ કરે ના નીકળવા દે એનું પ્રપંચ કેવાય પોતાની ઘેર લઈ જવાનું એનું પ્રપંચ યોજે છે ને હું એ રાખું પ્રજ્ઞા છે બુદ્ધિ જે આવું બધું કરે એનો સંભાવ્ય નિકાલ આપડે બોલીએ કે બુદ્ધિ નઈ ગોદિયારી બંધ થઈ જાય કરવાનું ખેડૂત આજ વિશેષતા છે જ્ઞાન ની વિશેષતા છે સાચું કઈ મરી જાય નઈ એ ચાલ્યા કહેવાનું આપડે જાણી અને ગુનો કોનો દુઃખદ પછી મરજાયું છે જ આવે ભોગવાની ભૂલ છે જવું સાસુ ક્યારે મળે આ મને બહુ હેરાન કરી નાખ્યું બહુ દુઃખ ભોગવાની ભૂલ સમજ પછી સાસુ મરે તમે કહ્યું પચવે તારે એવું કહેજો મારું નય હા ભાઈ તારે કેજો કે મારું નય હા મારું નામ કહ્યું ગમે તો બંધ કરીને આવ્યું મારું નામ કયું એટલે બંધ બુદ્ધિ ગમે એટલું આમ પુરાવા પુરાવા સહિત હોય રજુઆત કરેલી હોય મારું કારણ ભાઈ આપડે લાઈન ઓફ ડિમાર્કેશન નાખી આપડો ઘર થી જુઓ એટલે આપડે કઈ આ ન હોય મારું પાછા જતા રેપાર એ તો કોઈ શું કરવું પડે પણ દાદા પેલોભાગે આ તો પાકા છે કાઢી નથી પણ આવું ખરેખર આપડે કેવું કરે રજુઆત બઉ સુંદર કરે એટલે આ તો આમ જ હોવું જોઈએ આ તો આમ જ હોવું છે પછી આપડે એમને કહીએ બઉ રજિયાત થઈ જાય આ મારું નાય કે મારે કશું દેવા દેવાની એ તો એમ પાછું જોવું પડે ક્યાં પુરાવા આપવો પડે મારા પણ આપણું પુરાવો આપવું પુરાવા આપણું કહ્યું કે લપતા આપણું કહ્યું કે લપતા બઉ ગુજાય ત્યારે આ મારું એમ કરી ગમે તેવું ગુજરાત ઉડી જાય તો दादा क्लेम करते मारू नही है थोड़ा पड़े मदद दादा दादा जरूर पड़े पर, दादा दादा जरूर पड़े मुख्य वस्तु वाधो छो दादा जरूर पड़े आप खरीद लगाई र એટલે દાદા જનક કરતા હું ઊંચું જ્ઞાન જનક રાજા ને પૂછવા જવું પડતું હતું તમારે પૂછવા જવું પડતું નથી હા તૈયારી અત્યારે વાત સમજલ છે એટલે કે આકુરતા ઉભી કરે અમારો ભાગ જ નહી ભાગ આકુરતા ઉભી આપણો ભાગ જ નહીં ચાલ્યું એ અમારું ના કઈ દસ પહેલેન્દ્ર છે જો તને અસર થાય છે તો તું ભૂપેન્દ્ર છે હા અસર થાય તો અસર કેમ થાય અસર થાય તો તમને બાવડી વ્યક્તિ એક ભીડો આપડે લે આપડે એ ખાઈ જાય અરે આપડે ખાતા આપડું તો આપડે કે છોકરા આપણા ક્ષેત્રનું ઘણ નથી હોમ માર્યો ત્યારે જવાન મળી જવાન પહેરા માટે મળ્યો જાય જાય એના કલ્પેલા માળવે જાય ડેરા છે મન આપ્યો ન પતરા છે કેટલું બધું ભડકો ગાઈ દીધું છે સાદ ઉઠે મતા પોતાના મત આ જોમેન્ટ લડવાથી મતાડતો મત આપતો જ પોતાના મત માટે લોકલ માર માં સાચા છે આ લોકો ના કલ્પિત છે બધા જાય છે ત્યારે આત્માની હિંસા થાય એવું કેવાય મતનો જયારે આગ્રહ થાય ત્યારે આત્માની હિંસા થાય ને માત્ર આત્મા ઘરનું મારે પણ છોડવાનું છે બે નું મારે પણ છોડવાનું છે પછી તું આગળ મારે પણ આટલા મારા પણ છૂટતા નહીં હિંસા આપણે આગેવાન લોકો મારી ના થશે તો એટલા માટે માર નથી કરે મો પછી એટલે પેલા બધા સમજાવતા એ કે છે બરોબર છે આ આપડે ઉધરસે જઈએ એના કરતા ગુવાર કે છે ખરું કે ટીહી ટીહી કરે એટલે બળ બકડ જતા કોઈ પણ એ દાદા એમને માટેની વાત છે આપડે પણ હું કોઈ ગચ્છમાં બંને પ્રકારના પરમત ના થાય મત છે તમે મત માં પેલા પડેલા દો ને એમ અત્યારે શરૂઆત થી કઈક એવું જ હતું કે મને મને અંતરાય નતો નડતો આ દાખલા પડે ભલે અહીં પણ સે તો મારીને કઈ નઈ એ આપડું ન હે મારી રીતે આપડે કર્યા ને પછી ધર્મ પામે માર ચાણક અમારું ના મૂર્તિઓમાં તો જળ છે અમારું નહિ ક્યાં કોઈ જળ અતિ ચિત્રપટ હોય છે ચિત્રપટ અસર કરનારું થયું લઈ કોઈ પણ છત્રી પર અસર કરે અરે પર અસર તો કરે ને બધી અસર વાળું છે આ નથી આ અને મૂર્તિ એ પ્રતિષ્ઠા કરેલી હોય એટલે ફળ માણસ સીધું પોતાના આત્મા નું ભસી શકે એમ છે નહી એટલે આ બધું ભરો રસ્તા કરેલા સીધું કરી શકે નથી માટે પરોક્ષ હૃદયમાં છે એટલે આ બીજું બધું સ્થિર રહ્યું તારા શહેર માં આસપાસ અને આ ઉપર તો પીપળાની ડાળી હોય ને ડાળી ઘણા લાખની હોય ને એવું લાગે કર્મો ની લાગતો કર્મો ની લાગતો જેટલું જેટલું જેટલું ડિઝાઇન છે ને એ ડિઝાઇન ઉપર કર્મો ની લાગતોટે આ ડિઝાઇન છે આપણા પણ સંકોચ વિકાસ નું સાધન હોવાથી સંસાર અપેક્ષા એ સંકોચ વિકાસ સાધન છે રાથી મો તો રાથી જેવડો કીડી ને જાય કીડી જીલો કપાઈ જાય કપાય આમ કશું નથી ગિલોડી મોટા આવડી મોટી લાઈન ઓફ ડી માર્કેટમાં કોઈ સરસ એ થઈ જાય ભીડો તોડી જાય બને નઈ ને અને બધું હશે ઘરભાગ એ બધો ચારિત્રમ છે અને તમે એના દ્રષ્ટા શું ઘાત આટલું રહી મોટ ચારિત્ર બો છે મારું મો નથી વિગત મોહ છે કેવો છે આ તો ખાલી આવ મૂર્છા વગર નું મોગ છે કેવું છે કોઝીટ કરેલું ચારિત્રમ પેલો જે મોહ કહેલો કોજિ ને કપડા ઉપરો પણ ઇફેક્ટિવ પણ આપણા મનમાં શું સુખ છે એટલે મિથ્યા મિથાભાસ લાગે એમાં જે સત્યાભાસ જોકે આભાદીત સુખ છે એટલે અસત્યાભાસ લાગતું મિત્રભાસ લાગે સુખ અહિયા પેરું એક વાક્ય કયું તું ને આપે કે આ સવા પરિસવા હોવા પરિસવાઈ દીયા જાય હા તમે કહ્યું ને કે આ બધું જાય છે કાર્યક્રમો છે આ સવા એટલે લોકો શું કે છે આક્રમ થયો એ બંધ જ થઈ જશે